મંગલમય પ્રવચન બે હજાર ચાલીસ ના ભાદરવા સુધી પાંચમને શુક્રવાર તારીખ પછી હરજી પ્રશ્ન પૂછ્યો છે એ નિગામી વર્ષમાં શે ઉપાય કરીને અતિશય દ્રઢ થાય ामी व्रत दर्ज राई ते तो, तो अतिशय मुख्य एक तो मन ने वो जे जे, मनने मनन जे, आत्मा देह पुरुष ने जे भूतवश न बताए तय खावा तैयार प्राण ने निमो भगवान गीता है आहार विहार युक्त राखव दौड़ी फिर बीजा इंद्रियो वस्या थी जाए करवो तीजो उपाय ये छे छे जे जे जे आ विशे जेने जेने जेने जे जे कया छे। तेमा देहने राखी ने जेने ये ये त्रण जे राखे दृढ़ी वर्तमान अतिशय दृढ़ रीते राठिन साधु होने तो हेम राधु कहवा मनुष्य देह कर नित्य अभ्यास राखी करे थे पथरो होई छे, छे, छे, छे, तेने विशी पाणी, पाणी ने, ने नरम दोरडी छे। ते कापा पाड़े छे। तेम तेस छे। ते पाडे थर होने टावास राखे तो स्वभाव क्या लगी छे? तो रहना જમા ફેરફાર નહાર કોમન મનો મનોના કોમન હા ઓ સંગ સા સા આ અનારી ગા ગા નિયમ જે નિયમ સુધાય કે દે દે દીયા બેની નથી ધ્યાન નિયમ તો કે જો હા બેની દે દે હા આને આમર ઉગ્રસ્તે આમ ભમ દે ને રાખી રા મારે આમ બોલા ન ચાલે એમનો આ જીવ નિયાતનું છે આત્માનનું નિયત દેહ લક્ષીઓ છે ધમનને અમને ફેરવાયું એ યજ્ઞનું લઈને લાગી આતાર યહાન કાયક છે જે સાર ભવંતા દ્રવ્યની જાતિ છે એમાં સંસાર તમાનો માનો માનો માનો કલ્યાણના માર્ગમાં જવું તમાનો માનો સપનો પર નિયમ મળવા એ જ પોતાનું કાયુ ઘર એટલે કાયુ એ પાંચ કે 5000 કે 9000 કે એમાં ભગવાનની વાત છે તમાનો સંગ્રહના માર્ગમાં જ્યાં તો એ પહેલા જ સ્વભાવી રહેશે ભાવ so, બદલા હતા ગુણ અને એની આવત એ વૃદ્ધિ વાળી નદી આવાળું હોય એ જે બે આરામ ઉત્તર જુવાનીની દોખાણા સામે એટલે સંઘરામ આપે દાણા અને મને બીજું તો બીજું લે લે લે એક જુગા હું તો ગંતે ઓળખવાનો ગા એલા કરી ખલા કરો આઈ દીપ દીપ દીપ દીપ વાતી ગ્રામ રૂપ બના રાખાવી આ તો ધુખે આ તે જે કરતો કરે બોલે દીલે સંચાર કરીને કામ ખેંચેલા આરાયો આખી કાલ ખાય મોટો પડી કે આપણે બહુ દેવાળન તો ઊંચાવા આ મેં હું દેખે અહીંયા હું દરકા બાઉત કા હવા ઠેસ અહીંયા મતલબ હા પ્રમાઉંタルવા હો કોક આલા સમજ્યા જ જે ત્રણ ઉપાય રાખવાનું કેટલીક પોતાના મુખાનંદા દેશ દેશના હરિભક્તની સભા ભરાય ને બેઠી હતી પરમદા લઈને Zangит mahā, machka malle, fateieth gadaumale, dera groz con z'adhandi mā arī n-mahe zamani gau un atā. 8. Century mean omega nahin tā, gara framework Furata. Job laup inc�� sa mā Matigaji dā training. Matan jeży omila ushikvarvādh ūnit, 3.승ud sivartvādh ā hen tramiteений kthoku pa'anat de. અમદાવાદ કરતા <laughs> <laughs> <laughs> <laughs> <laughs> <laughs> રાજ <laughs> <Martin》> <airpl gingerly> આવડે રોકડ કેમ જાય હું કો ધર્મ એક્યું પણ સંમી દેવાલો કિવો હોવો જોઈએ ઇન ઇતના હોતો આનો કુ ભાઈ ભુખાન સામે મોટી ઉમરે આયા તો કા કે હું જંપ્યા એજે મહારાજા ગઢ કર્તાને આજ કરે નાજ કરતા ગઢતા મોરલો જતી મને અમો ને ના પણ બાપ ગુરુ તો આવી ગયો દુનિયા એટલે એ સંગીત કલ્યાણ ને ઉપયોગ કલ્યાણ એ બહુ અઘરૂ આને રાતની જે પથવાંના જો આપણું બતાય હમલે ઇજમી આમાં કુલ ગયો બહુ ખાલે બહુ સ્વભાવ મારવાની વાત છે ખરું પાણીને બેહવાની કે ઉપર ઈ જે પથામાં પખડે નહીં ઈ કેં કે આ પંચ પર જે સ્વભાવના કલે કલેની નથી હવે નો એનો શોક આવે તમે એવો વિદ્વાન હોય પણ આત્માને ઓળખવાને ભગવાન માં જોડવા પણ વિદ્યા ના ગર્વ માં જો ફરકો બો ગઢડું જમ સન્ના લાકડા હાથે ઉપાડી પાળ સુપર દીકે કરે માનજીય જમ સન્ના દીકેતા હે તો લગરણ હું હે સરખ્યા છે ખબર છે ખબર છે કે એને ખબર પડે કે આજ બે લાકડા વધારે દેવા જોઈએ આરી ખબર પડે કે જો મારી ભૂલ હોય તો વન જન્મે ઓળખે એ સાખર જન્નન વારવાળી તુમનું મહોકણાનું ખરો જન્મે લઈ હૈલો દેતો હોય તુ ભાર ન જાને નહીં જન્નન જન્નન હેમ સેવાઈ લેઈ સાહી દી પ્રાદ્યુતિ દી વા જે પ્રમાણે બ્રહ્મા आदि જે કોઈ જીવાનો આયે જે પ્રતિ ભૂ આ પુરાણો ભારતીય ખુબંધો પુરાણો સાહી વિપ્રદ નદીપુરા હરવત વાહન કેળોન ને સઢાણ થઈ જોવ્યા કે કાસ્ત્રા અગદે યહાના દુખિયા કરો વાળો આ કપેશ જીજી મહારાજ બોલાજે કીર્તન રાખો પ્રશ્ન ઉત્તર કરીએ તો આળસ મથે એમ કહીને જીજી મહારાજ બોલાજે રતમ હું એક પ્રશ્ન પૂછું છું એટલો બતા બેઠાતી ઊંઘડી ખુદને અપનીને ન બોલું તમને ખોક બીકો લાગારે બોલવા મન ન થતું મહારાજ એ તો મહારાજ કે આ વીડિયો શેર આ અગમ યાદરતી બોલાવા આમાં આયો કોઈ ડાયરેક્ટર વે નો બોલી તમને જાને અને એટલે જે આ બહુ લવાન મંડું ચાલે છે બહુ નાહાન ઇન્જીનિયર બ્લોક એન્ડ ટેકનોલોજી बोला परमहसे कहू चैत तो खरा पी श्रीजी महाराज बोलाजे जारी ये तत्वा के तत्व चैतन्य शरीर ने विचे जीव है 24 24 सुख दुख नोगतापणू नहीं कहवा प्रारब्ध क्रियमा त्रकार आशंका कर निर्जीव कर देखा पे जे रीते परमहंसे उत्तर करोटा कर કોઈ રીતે કાર્યરૂપ જે તત્વ છે તે જળ છે અને આ જીવ છે તે પોતે વિશેષ સત્તા એ કરીને હૃદયને વિચેર્યો છે भगवान, नो थाई ने, भगवान ना जाए जड़ एवं तत्व रहे तत्व है माया थे करना मैं परमेश्वर इच्छा करूप जुदे जुदे प्रकार ज એવી રીતે ગઢડા મધ્ય પ્રકરણ નિર્જીવ છે કે ઉત્તર થયા નહી પામેલો છે જુદા જુદા ઉત્તર કર્યા પણ ઉત્તર થયો નહીં પછી મહારાજે કીધું કે જીવ છે એ હૃદય રહ્યો છે વિશેષ સત્તા એ કરીને સામાન્ય સત્તા કરીને ઇન્દ્રિયો અંતઃ આખા શરીરમાં વ્યાપી રહ્યો છે એ માયા માંથી ઉત્પન્ન થયા છે એટલે એ બધા જડ છે કાર્ય કારણ તમે સમજાવો તો આ પ્રશ્ન ન કર્યા કાર્યકાર કોઈ પણ ચીજ કોઈ પણ વસ્તુ જીવ વિના છે એ પણ આત્માના સ્પર્શ વાળું છે કોઈ પણ એમ તત્વો છે જળ દેખાય પણ જીવો એના છે પણ કારણ રૂપમાં એના અધિષ્ઠાતા દેવો છે એને દેવમાં ગણાય પ્રભુ ભજીને મુક્ત સ્થિતિને પામેલા પણ ભગવાન ની ઈચ્છા રહી રાખવી એ ભગવાન ની સેવા છે ના ભગવાન બ્રહ્માંડ બનાવે છે એના સાધન રૂપે છે જયારે સાધન રૂપે થયું એટલે ભગવાન એને વાપરે છે ઘરમાં તમે ચીજ લે આવ્યા એટલે તમે એના વાપરો તમે એના માલિક બનો એમ કોઈ પણ હરિફાઈ માનવા જાય જરૂર નહી ભગવાન ને એમ ન કહે કે હું આજ કામ કરું હું પાણી થઈશ કોઈ ન કરે કારણ કે અત્યંત એનો જીવ ભક્ત છે ભગવાન ની ઈચ્છા વિરુદ્ધ પોતે કોઈ સંકલ્પ કરતો નથી એટલે માયા ના તત્વો બોલાય પણ તેના અધિષ્ઠાતા પાછા જીવો હોય છે ઊંડા જોવો તો દેખાય પણ એ તમારો અભ્યાસ નથી એટલે કઈ કહેવાય ને જા સમજાય ન તો એટલા માટે થવાનું શું અહોપણું જણાવવા માટે ઓહો પ્રભુ એમ થાય તો વિદ્વાન આ તો લાકડા ભરણા માથે ઉપર થઈ ગયો લાકડાનો શાસ્ત્રીય આ તમારા વિદ્વાનો નવી ડિગ્રીઓ વાળાઓ એ તો લાકડા માં જ છે એમાં ને બળી જવા નહીં એવા મળી જવાનું આ માર્ગે ચાલ્યો વિદ્વાન લાકડા જ ઉપાડે લાકડા ની ભાગવત જાણું હું રામાયણ જાણું ફલાણું જાણું અને મનોરંજન ગીત રે હજારો ને અમારે કામે ક્ષી હોય ન હોય તો આંતર તો હોય જતી ભાઈ એની આરે તો સંબંધો ક્યાંથી હોય કોઈ અને પછી આ તત્વ જ્ઞાન એ ક્યાંથી આવે ગમે એવો હોય તો એક પૃથ્વી નું રજક કણમા વિનાયો કેળું ગમે એ ફળ લ્યો અધિષ્ઠા એક કેળામાં કેટલા કણ છે એના કણ જેટલા બાજરા ના કણ માં જીવ હોય કે ન હોય નહી તો ઊંઘ આવો કેમ લઈએ એને દળી ને આપડે ખાઈ જઈએ છીએ વિચાર કરો કેટલા કણ થાય એક બાજરા નો કણ દળાયો તો કેટલા કણ થાય કણે કણે થયું આપણે ખાલી જીવો જીવ કે જીવનો જીવ જીવ નું જીવન અને જીવ ના હોય તો કણ માં હોય પાછું કણે કણે જીવ અને એમના અધિષ્ઠાતા ભગવાન એ ભેળા જ તમે ખાવ છો ભગવાન ખોડી જાય ભગવાન ઘણી કચરાતા હોય નીકળે મારી પાસે આ તત્વજી ના ઝીણા છો એવા પાણી ના રજકણ એવા તેજ ના રજક વાયુ ના રજકણ છે આપડે ઉભા હોય ને પવન બહુ હોય આપણને ફગવવાનું કરે કે ન કરે એ ધક્કો ખબર ન પડ્યો એટલે આ ઈશ્વર ની રચના ઝીણામાં જીણું કાન એની સાથે જીવ અને જીવના અધિષ્ઠાતા ભગવાન બધા જ્યા છો કોઈથી દે છૂટા ભગવાન પડી શકતા નથી બોલ્યો ભગવાન થી છૂટો પડી શકતો નથી હું બોલે તો બ્રહ્મ સિવાય કઈ છે જ નહીં પણ શબ્દ બોલી અર્થ ના આવડે એટલે ગોઠવી દીધું વધુ પછી બ્રહ્મ આ મેં કહ્યું એ રીતે કોઈ વસ્તુ કણી મુકવા કા ગુજરાતી કવિતાઓ ભૂમા બેસી પતિ નો આસપાસ આકાશ માં તમે ખાવ જે કરો એ ભગવાન જ મારી પાસે ખાવામાં એ આવે જીવ આવે જો જયારે જીવ બતાવે બાજરા ને કણે કણે જીવ ઘઉં ને કણ ની ગણના ઘરો કેટલા જીવ તમે ખાતા બધા જન્મે એ આત્મા ના પૂર્વજન્મ ના સંસ્કારો એ તમારી સાથે નથી એટલે તમારે ક્યાં ધ્યા ને જન્મ બાજી અને આપણે કેટલું ખાઈએ તો કેટલા દિવસ જન્મ માં જોઈએ જે થાય એકને હાથ તો થાય કેમ કે એના પૂર્વ ના ઋણા નું મંદે આ આત્મા ને ત્યાં એનો સંબંધ નથી બધા નીકળી જાય સમાગમ માં હોય અને દીકરો નો થાય એટલે એ જીવ ટકી શકતો નથી જીવ ને રોકનાર કોણ આ પુરુષ ને બાળક સાથે આત્મા ની સાથે સંબંધ નથી એટલે એનું રોકાણ હારો દીકરો થયો એનું કરજ લેવા આવ્યો એટલે તમે ક્યાં જ કરો બોલે લીધા કરો તમારું લેવા આવ્યો એ અવળો થયો ખબર પડે જો તમે બધા સ્વામી ને મારા સાધુ જાજ આવો સાથી દીકરા છે આવડા તમારી બેઠી દિન માં કઈ લેવા ને કઈ દેવા પણ એના આત્મા ના પૂર્વ જન્મ ના એ કર્મ મારો આત્મા એની સાથે નો કોઈ પૂર્વ જન્મ સંબંધ ખરો ભેગા છે સંસ્કારે સંબંધી સર્વે ભેગા થયા આ ભેગા થાય અમાય કોઈ અતિ કયા ઘર હોય સ્વામી કોચવાય નઈ સ્વામી કોચવાય નઈ એવી ભાવના વાળા હોય ના સંબંધ છે એની અવળાઈ હોય તો દયા કરીને નો કહીએ પાછા ને નોખા નોખા કાઢ હોય આપડી વળી વાત સ્વામી ને ખબર પડી નથી ઓકે કોણ કાઢે આમાં નિયમ કાઢવાના હોય તમારે ગ્રસ્ત દીકરા લેવા આવે ને દેવા આવે છે એ દેખાય લેવા આવ્યો એમાં તમારે હેત થાય લેવા આવ્યો એની ઉપર એ તો મને કમાવા મને બાપા ને દેવા તુંડા વિચાર કરો ને જગત ઉલટું છે જગત ઉલટું ચાલે હર કોઈ ચાલે નથી એત વાળો હોય તો તો રડવું જોઈએ ઓ હો આ તો મારો ક્યાંક અંધકાર રોકે નહીં પણ જો તમારા ને એને સંબંધ તૂટવાની ખાતર એમાં જો ભક્ત હોય તો થોડોક રાજે હાર વાળી ગઈ આપણે ખાવું પીવું બેસવું ઉઠું આ પછી આ પાર્ટી બેઠો છો પાર્ટી તમે બનાવી મારું શું આમાં આ ઊષી કોઈ મારું નથી કપડું મારું નથી મેં કામી મેળવ્યું ખરું ભરણ પોષણ માં જો મને પ્રભુ એ માણસ બનાવ્યો હોય ને જો હોય તો હું જાણું મારી ઉપર આ ભરણ થાકું જાય નતો અને મેં આ સાધુ માં છે રાજુભાઈ તમે ઓછું આવો એમાં મને આનંદ મારી જાતને માટે બધા વિચારવા નથી લેતો અગવડ ભરાતો હું સહન કરી લો જા અને ઈશ્વર નો સંબંધ જોડવો જોઈએ જોડવા માં કઈ ધ્યાન કરે ને સમાધિ થાય ત્યારે જોડાતો હોય એવું જાય છે જ્ઞાન સમાધિ કઈ છે કોઈ સમાધિ નહી હો સમજણ સમાધિ પેલું નક્કી કરી ભાગો આ બંધન કરશે આ નહી બંધન કરે ઓળખી રાખવા જઈ અત્યારે તમે મારા હિત વાળા એટલે કરતા હો છતા જવું છું આજે આમાંથી પંદર હજાર નીકળ્યા એ મારા નામ પર તિરસ્કાર કરતા હશે ઠીક એટલા સંતોષ આમાં બેગ કયા કરા છે ક્યાં ઓછા કયા કરાશે મંદરો કરનારા હશે બધું હશે કે એ બધું હું ઓળખું કર પણ બંધ કરતા હોય તો આપણે રાજી થાય એના જીવના ભલાના માટે આ બધા સૃષ્ટિના નિયમો છે એને જાણી રાખવા જાય સિવાય તમે સમજે જાવ બોલે સર્વોપરી થતા એની ક્રિયા ને તો ઓળખવી જોઈએ ને હવે બધા શક્તિ ના હોય એ પછી બરાબર છે એને મૂટપણા થી ચોટવું છે આવું પોતપોતાની સ્ત્રી માં પ્રીતિ કરે છે છોકરા માં પ્રીતિ તો કરે એ પ્રીતિ નો કહેવાય પ્રીતિ થી વાત બીજી છે એનો કોણ સમજે આવે તો આપડે ભગવાન મા ભક્તિ કરી ભક્તિ અમારા ફેરવી સેવા કરી એટલા થી ઓલી ભક્તિ નો કહેવાય ભક્તિ નો ભાવતો હૃદય નો પલટો છે જે છે એમાંથી સંતોષ આવું માને છે કઈ કરતા હોય ને બસ આપડે પૂરું થઈ આપડે ખરેખર થઈ એમ માનનારા રાજા છે સમજો મેને સ્વામિનારાયણ હરિ સમોદાય ના ભાદરવા સુધી એકાદશી ને દિવસ રાત્રિ પાંચલી છ ઘડી રહી था हरिभक्त ने, ने प्रत्ये बोलते आज तो अमने निद्रा बहु आठवाही અને તે નિદ્રામાં આત્મા સૂર્યના જેવા પ્રકાશે યુક્ત છે અને આ મારી સર્વે ઇન્દ્રિયોની ક્રિયા ને વિશે આત્માનું ક્ષણ માત્ર પણ વિસ્મરણ થતું નથી सौ वर्ष पर्यत करे तो पन दर्शन थाई आत्मा नर्शन करे बहुत अगर મારી ક્રિયા ઠવી જાય ને આત્મા દેખાતો હોય ને ક્રિયા ચાલુ હોય ક્રિયા ચાલુ હોય અને આત્મા ભેલો એમને કેટલા જન્મો ની તો વાત કેટલા વાત કરી જવાબદાય છે જુદી જુદી સેવા કરે છે બધા એક સેવા નથી કોઈ ઓફિસ માં કરે કોઈ રસોડા માં કરે કોઈ બાય કરે એમાં કામ કરવું ભેલું હોય આત્મા દેખાય વસ્તુ દેખાણી ને આત્મા ન દેખા એની ખીચડી બનાવે રોટલા કરે એ બધું કરતા હોય ને આત્મા દેખાતા પ્રતિ આત્મા ક્યારે કરવી એ અખંડ સ્મૃતિ રેખંડ આવે એ ક્યાં સુધી તમે ગ્રસ્ત છો સ્ત્રીઓ સંબંધ છે છતાં અખંડ સ્મૃતિ રે ઘણું છે તરત રહી જાય એવું જો સ્ત્રી ના સંબંધ માં છો પણ ઈશ્વર એટલું ક્રિયા કરું છું ગ્રસ્તાશમ ને ઈશ્વર ની આજ્ઞા ને પાડું છું એ ભાવના ચૂકવી ન જઈ પણ માયા એવી ઝડપ ચુકાવી દીધી એવું ને એવું આ ત્યાગી ને છે એવું ને હું તમારા જેવું એમાં જરાય આવે છે આગળ બઉ શીખવાડતા કથા વાર્તા માં આવી જ વાતો કરતા બોલો તમે રોટલા કેમ કરો તમે વાહલું કેમ કરો તમે છાસ કેમ કરો સાધુ આગે ધંધા પીછે ધંધા ધંધા મધ્ય ધંધા ધંધા મેં ધું લગાવે સો સાહેબ કાબંધા એવું જ અધ્યાસ વિના કઈ આવે ટ આ ભાવ આવે છે આ બોછો ને બધું બઉ અભ્યાસ માંગ તમારો કોઈ નો વાંક નથી એ નિશાળી ગયા નિશાળ હોય તો ભણે નિશાળ હોય તો અરે એને તો ઉલટો ક્યાંય ભગવાઈ ગયો હોય આવે નીકળો જો સાધન સંપત્તિ વાળા પાસે આત્મભાવ ના આવે એટલે સ્વામી એ પડી ચુક્યા હોય સાધન સંપત્તિ સાધન માર્યાનું છે અને બાથ ભરી જાય આમ નો જવા દઈએ ગરીબ રેખા એટલે કેવી રીતે સાધન ને અભાવ કરીને બઉ સાધન માં ન જોડે દુનિયાના સાધનો દુનિયાના સાધનો પણ એ ઠેઠ સુધી હું કેટલો એનાથી છૂટો છું એ જોયા કરવું જોઈએ થોડોક છુટો છું છૂટો એનું સંધાન છે કાયમ નું અનુસંધાન છેલ્પના કરતા હોય પણ મને ભગવાન ને અમારી દયા છે વિચાર જ કર્યા કરું તો હું કમાણો છું ગો કરી બીજા ના ઉત કરવું છે મારી પ્રકૃતિ રહી ઉતાવળી એટલે હળવું બોલવું હોય તો ઉતાવળ બોલી નાખું કોઈ ભાઈ ઘણી વખત મને કે તમે ખીતા નથી પણ તમારી બોલી એવી આત્માઓ ને આ સંબંધ થયો છે એટલે એમ જાણીએ ગા ના પાછું વરપનુમા તો આવ્યો ત્યાં હરણિયા આવડા ઉતર્યા હરપડો ઉતર્યો એટલે અપશુપન થયા આપણને આવો જોગ અને હવે હરખું હલાય નઈ તો ઘણી વાત કરું છો બનુભાઈ સમજ તમે સમજો કોમજ દેવાનું ગ્રહ હેતુ કમા મનુષ્યત્વ મુખ્યત્વ મહાપુરુષ સંસ્ત્ર સંકલ્પો થતા હોય નવીન ભાઈ બઉ કયા કરે મજા એવી વાત ક્યાં કરો આપડે જવું નથી આપડે હમણાં રહેવું એટલે ઉઠેરું પાછા થાય એમ બોલવું પાછા આવું થયું બીજું કઈ કહેવાય ઈશ્વર ની ઈચ્છા થી તો નથી રેવું ને આપડી ઈચ્છા ચાલે તું આગળ પડે બધું ઠીક છે ભાષા નો શૃંગાર છે એટલે હું વાપરી મારે તો વિચાર કરવો પડે ને તમે આમાં સમજો ને વાત કરે તો મેં વાત કરીને એને ખબર નથી એ હમ બેઠે મહારાજ હે મહારાજે